એક છૂટી ગયા એટલે મને આપડા ગાયા જ કરીએ ને ચોવીસ કલાક ઊંચો પૂછે છે કે આજે સામાયિક કરીએ છીએ સામાયિક માં જોનારો કોણ છે म पूछे थे, थे, थे प्रज्ञा ने बुद्धि नु जम कशु लाइट हो प्रज्ञा एट बुद्धि कई लाइट हो પોતે ભૂલ હારું છે ગુજરાત નિર્વિકલ્પી નિર્વિચારીક નિરીક્ષક સંપૂર્ણ દશા આપેલી છે ડાબે ડાબેતી રહેતી રહેશે પતંગલ માંડેલો છે ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા અને વાણિયાઓ માંગતા રહ્યા ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા અને વાણિયાઓ માંગતા રહ્યા હું કોણ આપનાર નિરીક્ષક નિર્વિકલ્પ બધું કમ્પ્લીટા તમારી ધ્યાન માં રહ્યા છે ને હું શુદ્ધાત્મા છે ધ્યાનમાં રહ્યા છે ને એ ધ્યાન જ છું ને ધ્યાન બસ હું શુદ્ધાત્મા છું આપડા ધ્યાન માં રે એ શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન એને ધ્યાનમાં રે માં ના રે હું શુદ્ધાત્મા છું હું ચમકીતું છું એવું ધ્યાન માં રેત ના જ્યાં સુધી ફૂલ ફૂલ થાય નઈ ત્યાં સુધી ધ્યાન માં ના ધ્યાન માં ના આવે તો એને શુક્લ ધ્યાન ના કહેવાય આ સુખ ધ્યાન છે હા સતયુગ માં પ્રાપ્ત ના થાય એ પદવી પ્રાપ્ત થઈ સત્ય સત્યુગ માં ના થાય એના ચાર પાયા છે ને સુખ ધ્યાન ના નિર્વિકલ્પ નિર્વિચાર નિર્વિપલ્પ વિકલ્પ निरीक्षक कोई प्रकार इच्छा तो बिजनेस, वो बिजनेस नहीं है तुम्हारा पाड़ोशी है सगी पे ममता आ जाती है सगी पे सगी ममता शरीर ममता जा सके बढ़ी जाए ત્યારે શરીર ઉપર મમતા આવી જાય છે મારું છે એમાં હરકત આવે એવું નથી પણ કેટલી જાગૃત કમી છે मूल जो है वेदक स्वभाव ना जीवात्मा, नुँ। जीवात्मा। अंतरात्मा नायक स्वभाव भाव हाँ ते अंतरात्मा दशा से जीवात्मा दशा जाए के जीवात्मा अतर वेदे ते जाते नहीं आ ख्याल नही हो जाए વેદના જુદી જુદી કરવાથી સમ્ય દર્શન પેલા કે સમ્ય જ્ઞાન પેહલા કે છે સમ્ય દર્શન પેલા કે સમ્ય જ્ઞાન પેહલા સમય દર્શન क्रमिक मे अः आग दर्शन मान उत्पन्न पहलू दर्शन हाँ दर्शन ज्ञान न चारित्र ज्ञान अनुभव ज्ञान थे અને તેનું શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન માંથી દર્શન મોજે કે જે પ્રમાણ ના હોવે ચારિત્ર તરુ ના ફલિયો સમિત દર્શન ભલિયો રે ભવિકા ચક્રપદો दर्शन पदा बड़ी जो क्रियाओं यशो विजय जी पद्मा केशो विजय जी पद्मा क्रियाओ नून दर्शन मुख्य दर्शन, दर्शन के एम के ज्ञानी की ज्ञान જ્ઞાન ધોવાથી જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન કે ભાઈ આ કયું ઝાડ છે અને દર્શન એટલે સામાન્ય દર્શન સામાન્ય જ્ઞાન બધું હાથે દર્શન થાય અને એક એક વાર વિગત વાર તો એકલા નો થાય એટલે દર્શન ની કિંમત છે દંશન ભટ્ટો ભટ્ટો દંશન ભટ્ટો દર્શન માંથી ચારિત્રાય દર્શન માંથી આપડે તો આપીને એમાંથી અનુભવ જ્ઞાન પ્રગટ થાય અનુભવ જ્ઞાન વિજ્ઞાન અને તે જ એને તેની જોડે ચારિત્ર જ હોય જ્ઞાતા દ્રષ્ટા પણ એનું નામ જ ચારિત્ર બીજું કોઈ ચારિત્ર નહીં જ્ઞાતા દ્રષ્ટા પણ રહો એ ચારિત્ર તમારું ચારિત્ર અને વસ્તીમલ નીકળ્યા જોતા દ્રષ્ટા રહ્યા કે રાક્ષી રહીત થયા બીજી બધા બાબતો રાક્ષ હોય થાય એટલા માટે કોણ ગોળે છે હું ગાડીમાં કચરા જઈશ કે જીવતો રહીશ એનો વિવેકારે કોણ કરે છે પૂછા કોણ કરે છે વિવેક તો નક્કી કરે વિવેક તો અંતર નક્કી કરે અંતરાત્મા નક્કી કરે વિવેક વિવેક અંતરાત્મા નક્કી કરે અંતરાત્મા જો કરવાનું એક બુદ્ધિ હોય ને તે વિવેક કરે સદ વિવેક તો આમ જઈશ તો કતરી જઈશ આમ કરી પચી જાય છે તમારી બુદ્ધિ જ બુદ્ધિ એટલે બીજું કઈ વસ્તુ નથી ભગવાન પ્રકાશ એકલો જ આપશે ને તે આપણે એની મેં તમારી જવાબદારી પર કૂદી રહ્યા છો સાધનમાં શું છે કે મન બુદ્ધિ ચિત્ર અહંકાર પછી એનાથી વિસ્તૃત બધા કોઈ લો પ્રકાશ એમનો ભગવાન તમને અહી ના પોસાય ત્યારે પ્રાર્થના કરજો હે ભગવાન મને અહી પોતા નથી આવે તારી જાતકો સમાવી દે ત્યારે આગળ બીજા સંજોગો કૃપા થાય સમજાય છે ભગવાન કશું આજકાલ તો નથી તમારી જવાબદારી છે તમે જો અંદર પણ જો કસરી જશો તો જો સદ વિવેક બધું તમારા હાથમાં દુધ વિવેક તમારા હાથમાં છે વિવેક ભ્રષ્ટાચાર થોજો ને એને લખ્યું છે દૂધ પાણી નો કોણ કરે ત્યાં દૂધ ને પાણી નો કોણ કરે દૂધનું પાણી પણ કાઢી આવે સદ વિવેક સદ એનું નામ વિવેક સમજાય નઈ પેલો કઈ પ્રશ્ન તમારે પૂછવાનું કહે છે પેલા પ્રશ્ન માં આપડે केवल विवेक ने वगी एव, एव, रही है विवेक पूर्ण जीवे विवेक जीवे विवेक पूर्वक जीवन जीवे विवेक ने जर्गी रही हैस्तो कहो शु करिए आप बुद्धि ने नहीं लाइ अंदर जगह बुद्धि बात करना વિવેક પૂર્વક આપડે જીવીએ વિવેક ને બરોબર બરોબર છે એવો રસ્તો કયો એવો રસ્તો કયો અરે શું આખી વાત કર્યો ને પ્રાપ્ત કરવાની અમે તમને કહીએ છીએ એ બધું અમારા પ્રશ્ન પૂરો થયોગન અનુસાર મનુષ્ય वा, वाहन मार्फत आगे प्राप्ति करते विकास न बाह्य तत्व फेरफार कर सके कम करे तो शु करे सके तो एना खोटाकर लड़वा घना बची जाए મારા ભોગવવાનું એ તો બધું હોય તો માણસો ને બાહ્ય તત્વ માં જો અસર કરતું હોય તો દરેક જણાવ્યું તત્વ એક મહા માણ જવા પી જાય શું થાય અસર થાય અંદર થી બારનું ગ્રાફ્ટિંગ કરીને પોતે વિકાસ પામે છે અંદર ગ્રાફ્ટિંગ પામે છે મૂળ તત્વ છે અંદર खुला दो फा આપણું ધ્યાન ખ્યા નથી મને ઠગાર પોતે ઠગાયા અને મને ઠગાવું તમે એને વિરોધી બનાવી અગર તો તમે એના વિરોધી થયા છો મન તો ફ્રેન્ડ છે પણ છે માત્ર છે તમારા અભિપ્રાયો તેની ગ્રંથિ છે એ પોતે કોઈ સેલ્ફ વસ્તુ જ નથી તમારા ઉભા કરાયા અભિપ્રાયો એની કલાક પછી પ્યાલા ફોડી નાખે તો એના કરતા કોલેજ નું સર્ટિફિકેટ સારું બાપ સર્ટિફિકેટ આપે આવું છોકરા ને એના કોલેજ નું સારું જ નહી મન બાંધા જેવું કરવા જેવું નથી લાગતું ક્રિએટર ઓફ ગોડ માઇન્ડ ક્રિટર પ્રભુ ભક્તિ માં થવા દેજું ખરું ને બેંક માં રૂપિયા ઘટતી ઘટે રૂપિયા માં છે એટલે ઇન્ટરેસ્ટ બદલવાનો માય નો દોષ નથી મારેસ્ટ કેમ કરવાનો તમારી માણ લાવી શકો નહી તમે પાંચ મિનિટ પાંચ મિનિટ નઈ હા એટલે મન મન વસ્તુ ભવું મન ને મન ને જીતે જગત ને જીતી ગયો મન ક્યાં હવે નગાવડાયું તું હું વધારે નજીક બેઠો છું પછી બીજું પ્રશ્ન પણ નશ્ન હોય લંગડો મારા સ્વાડી શકે પ્રભુ કૃપા હોય પ્રભુ નો ભય હોય ના ચડાય પ્રભુ જાતે ના ચડી શકે ભગવાન પોતે પોતાની મેળા થાય તો થઈ શકે જાય તમે ક્યાં છો અંધેર રાજા ક્યાં કોણ રાજમિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બંધાને બધાને કર્યું છે ને પોતે લંગડા કૃષ્ણ ભગવાન આમ કી ગયા નઈ એ મારી ખરા ભગવાન કોને કહ્યા છે જે જ્ઞાની પુરુષ છે ને લગડા શરીર પુરસા ધર્મપાલન સાધન ભરી પ્રભુ તબીબ લઈ જાય છે એક પ્રભુ ના અંશ ને પરમ તત્વ તરફ લઈ દે છે મહત્વ છે પણ જો સાધન પોતાના કાબુમાં આવે તો આ શરીર ની બહુ નિંદા કરી છે કે એ તો સાધન જો સમાજવાનો રહ્યો ઘણા લોકો શરી માટે ગયું છે મુક્ત હાસ્ય થી માલમ પડે બધા તમે મુક્ત હાસ્ય ઘણા માણસ તો ઘણા સંજોગમાં કરી શકે પણ એક નાની નથી હોતા तो बड़ा वो होता, लोग जोड़, आजोड़ आजोड़। नहीं जोड़ी नुक्त हास्य चीजों हरेक प्रकार તમે માગો એ મળે તમે જે માગો ની જેનું પોતાના આજ્ઞા માં નિરંતર હે છે એ સચિદાલ ભટકે નહી આગુ પાછું ભટકે હોય ત્યાં સુધી અસરો થાય દુનિયાદારીર હા તમારી પાછા વાત કરું ભટકે છે હજી તમારી ઓફિસમાં ટેબલ ખુરશી કે જો? તમારા માટે જે સર્ત હોય મારા માટે નહીં પણ હોય સત શબ્દ અવિનાશી આ જગત નું સત્ય નહિ આ જગત નું સત્ય અવિનાશી સત્ય છે આ જગત નું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત એ અવિનાશી છે સનાતન છે સનાતન સિત્ત ચિત્ત એટલે જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જેવું કહે ને કેવાય એ પ્યોર જ્ઞાન પ્યોર દર્શન અને સનાતન એનું ફળ આનંદ એનું ફળ રિઝલ્ટ આનંદ અત્યુ એનું રિઝલ્ટ સાતાવેદ ની અસાતાવેદ ની સુખ અને કલ્પિત સુખ ને કલ્પિત દુઃખ સાચું સુખ એક જોયું ના હોય સાચું સનાતન હોય આવી નાખ્યું અને આ જે સત્ય છે વ્યવહારમાં એ વિનાશ નામ છે આપનું કોઈ પણ વસ્તુ રિલેટી સમજાયું આ બધું રિલેટિવ સત્ય જુદું હોય પેલા સત્ય જુદું સત્ય જુદા જુદા હોય અને સત પ્રધાન એક જ હોય બધું છે બીજું પછી પૂછવું છે કોઈ પણ વસ્તુ અવિનાશી હોય એને સત કેવાય એનો બીજો કોઈ અર્થ જ નથી આ વર્લ્ડ है अनुभूति अनुभूति तो अनुभव वर्णन बैन कहीं चले नही क्यों क्या शब्द काम करते शब्द काम करता લાગુ કરાયકાળ હસ્તી હોય જેની ત્રિકાળ અસ્તિત્વ છે એ દસ છે અને સંસારી બધી રિલેટીવ છે અસત કેવાય અસત અસત અને સત માં બીજો કોઈ અર્થ જ નથી સત એટલે અવિનાશી અવિનાશી જ્ઞાન સત અવિનાશી પ્યોર જ્ઞાન દર્શન એજ પ્રભુ છે શું છે અને ભગવાન છે એજ પરમાત્મા છે એ તમે છો સેલ્ફ બધા દિવે આ બધું આપ્યું સાહેબ દિવે દિવાળો આવે નહી તેથી નથી પેદા કરતા નથી શું છે સાધન નહી સાધ્ય નો સાધનો જો સાધ્યનું ફળ આપતા ના હોય સાધનો જૂઠો છે કલ્પિત છે લાભ લઈ લેજો સાધુ મુકતા હશે પણ તે બુદ્ધિ બુદ્ધિ પધવે એટલે સાચી મુક્ત હાથું આ બુદ્ધિ ગુંગળાવે આપણને બુદ્ધિ ઓળખવાના છે સાચું કયું આ બુદ્ધિ પેલી પધવે જે બુદ્ધિ આ સંસારમાં હેલ્પ કરે છે એ બુદ્ધિ ત્યાં આગળ વ્યભી ચાર કારણ કે જવા દે એ અવ્યભિચાર એટલે બુદ્ધિ સમ્યક થાય જ્ઞાની પોષ પાસે ત્યાં આગળ હોપાળવાથી બેસવાથી આ બે વખત બેઠા ને પરંપરાગત જે આવું થઈશું શું કેગત જે આવ્યું લોકો આવી રે બધા એ તો અહી બે સાચી વાતો નથી બધું રિલેટિવ આ બધા ધર્મો છે બધું રિલેટીવ છે આ ધર્મ છે અધર્મ ને ઘટેડેડ કરે છે ભાઈ આપતો હોય તો નથી પણ ધર્મ નું ફળ શું છે ભૌતિક સુખિક સુખિક સુખ ધર્મ આ ધર્મ નું ફળ આ ભૌતિક સુખ આ પૈસા પૈસા ભલે દારીઓ બારીઓ ભલે છે ને ગેરપાણી કરે પછી ધર્મ નું ફળ છે આ અને અધર્મ ફળ ભૌતિક દુઃખ અરે ધર્મ અધર્મ જોવા નહીં અને આ સબ સલામત ની જગ્યા કેવી રિયલ તો એટલે વાત સાંભળવાની જેવું છે અને બહાર કોઈ પુસ્તક હોય નહિ વસ્તુ शब्द रूप नहीं थी वस्तु, वस्तु रूप आक, आकर थे बोले घर शु कोई कही सके नही मूक आप બીજું એવું કે બિલાડી આવે તો નાસી જવું એવું બોલનારા ઉંદર એવા પોપટ બહુ આ દુનિયા ખાઈ ગયે છે બિલાડી આવે તો નાસી જવું એવું બોલનારા ઉંદર ને પોપટ बोलना ना ना जो? बिलाड़ी बिलाड़ी आए तो नव बोलना बहुत खाई गयी સારો પોપટ બનાવો તો એનાથી મારો ઉદ્ધાર નથી થવાનો જે અનુભૂતિ કરાવો એજ મુક્ પોપટ નો શું પોપટ નો હશે એ તો કઉ છું બે બે દપૈયા બંને સાચું જ્ઞાન ને ફળ આવે બસ ને એ પોપર્ટી જ્ઞાન બધું શુષ્ક જ્ઞાન એ બધું ગાડી લખવા માં જાય બધું એ કો મારાજા કેસી લાયા હું જોવાનું છું શું જોવાનું જોડા નું ફળ સ્વતંત્રતા સંપૂર્ણ ભગવાન પણ ઉપરી નઈ એમ જાણવાનું ફળ ફળ છું ભગવાન પણ ઉપરી નહી ભગવાન મને વસ થઈ ગયો ઉપરી બધે કેટલાય ઉપરી ભગવાન ઉપરી દેવ લોકો ઉપરી જે આવા ફટલાય गुरु पूर्णिमा जन्म जयंती ना ले तेमने कई लेओ? ले, ये ने ना ले, ले, बेता तो घर बैठा लाभ माले जो हो ને એમના ભાઈ પોપરી ગયો તે કહેવા નઈ દેવાનું જો એ લીધું ને એવું કાઢવા આવ્યું દાદા શિવાની કોઈ કરતો નહી ભગવાન નથી કાગળ આવે ભગદાડો દાદા પેટા હા તો પંચાયત સિવાય સમય આવેલો બીજા સિવાય છે ને આગળ અભ્યાસ કોઈ કામમાં લાગે છે આગળ અભ્યાસ એટલું ફળ કે આ માથું કર્યું પણ નથી ચિંતા કોઈ ઘટી નથી ક જેનાથી તાવ ઉતરે એ દવા ચુ પામી અને આખા જગત ના લોકો શું તાવ ઉતાર ને એને